આવ્યું કારણ કે પાણી જતા નિરંતર સમાધિ રાખનાર જ્ઞાન ની ગધી હિકળી જાય હરકત નીકળી જાય સમાધિ રાખે એનો પૂરો ભાવ ઉઠાવે તો આ રસ્તો છે તમે કઈ દીધી કોઈ પણ વસ્તુ યાદ રાખે ભૂલી જવાય છે યાદ રાખવાની ચીજ હંમેશા ભૂલી જવાય સંચાર કીધર કે અસંખ્યા બુલા નહી કફી જગત તો વિસ્મૃતરી રાખ દે પણ આખું જગત જેમ છે દેખાય પછી વિસ્મૃત થતું જાય આખું જેમ છે તેમ દેખાય પછી વિસ્મૃત થતું જાય ને પછી થતું રહે વિસ્મૃત ફોન દેખાય જાય પછી દેખાય અને એકદમ ઉઘાડ જતો જે દેખાતો જાય એટલે વિસ્મૃત થવા કોણ જતું નથી ઈચ્છા પૂરી થતી ને આગળ સંસારમાં જાય જ્ઞાન પછી પણ સંસારમાં જાગતો કેવાય આ જ્ઞાન પછી પણ સંસારમાં જાગતો કેવાય ભૂલી શકતો નથી ત્યાં સુધી તો સંસાર વ્યવહારમાં વ્યવહાર સંસાર વ્યવહાર ચાલુ રાખો એટલે કે જે ફાયદો છે બધી રહે અને વિસ્મર થાય એવું બને ખબર વ્યવહાર સારો ચાલો ગજવા ભૂલ થાય છે સ્મૃતિ રહે છે અને આજે બિઝનેસ ચાલુ હોય જાગૃતિ હોય જાય તાજેતર છે ભૂલી જાય કઈ બેંક માં મારી માટે તો ઇન્દુભાઈ સહયોગ કરવી પડે ને છેલ્લે એતો હું છે નોકર આપે એટલે એવું નોકરી યાદ રાખે પણ સહયોગ કરવી પડે ના પોતા લખમ હોય એ બરોબર જાગૃતિ છતાં પેલો બાસો નો વ્યવહાર બરોબર કરે હા વ્યવહાર સારો કર લે બરાબર આત્મા તરફ તો જાગૃતિ જગ્યા રે હાથમાં આવેલા કેમ થાય છે ના દેખાતું થાય દેખાતું થાય કોઈ પુત્ર પ્રોગ્રામ કયા કરતા બાબતો પ્રોગ્રામ જોઈ ગઈએ ભાવ છે ને હા કેટલું નથી કોઈ મુદ્દા આવે જે સંપલ કહેવા એ તો પોતા પદે છે ને તો એટલા બધા એ લોકો ના બહુ ચોક્કસ ભણ્યા છે પટેલ ના એવા ચોક્કસ આ દેવું ચોક્કસ બાળકોનું આ ધમન સાબ સાહેબ કે એવું જો આમ ચાત નહીં રોડ આલ ખરા જોબિયા હો ભગવાન જગતની ઓધી દેવાય પછી કઈ બધી બાબતો આવે બીજી કઈ બાબતો આવે બધી જાગૃતિ બીજી બધી હમણા જ હોય સાઈડ સંસારી શું થાય પેલા માં સેફ જ છે ને એટલે પોતે હજુ તે રૂપિયા ખયો નથી ત્યાં સુધી આ ખોળે છે પોતે તે રૂપિયા ખયો નથી ત્યાં સુધી આ સેટ સાઈડ ખોળે છે એવું થયું ને હા જાગૃતિ નહીં પછી તું તે શોધી બે જગ્યા એ વર્ષે પાછા નો ના દેખાય મજબૂત કરે છે જાગૃતિ આત્મા <laughs> નહીં आप्ता पणी लागनारी बसकता, जादना क्या रहा है। जादना जगर भी उदे है। क्यो दाया? जगर की उदे है। वरिकाल जगर की उदे है। जा अगर्णों खरो ताइं जे कही है नहीं? હાથરણી જેટલી એટલી બધી કરી ને પછી આમાં ટાઈમ જોઈ નાખ્યું અત્યારે તો ઘણી જગ્યાએ ફરાળે સાવ તો વાબે સુધા દેખાતા છે ઓમે પૈસા ની બાબતમાં ચોક્કસ પાછું માસીને પાસરી નાખે रहता हो तो तो अभी ना ना नाए नाए नाए <laughs> नहीं तो ना है है हमूवा ન હા વ્યવહાર ઊભા છે વચ્ચે शांति है संसार सुखी करें मनुष्य नेीव नमी जाए પ્રભાવિત કરવું પડે રેડી બોલે એવું ના બોલ પડે એમને દેખવા શું થઈ શિલવા નું મને બહુ અપીલ કરે છે જાણે હું પેલે થી જાણતો છઉ આ સાચી વસ્તુ છે ધ અલ્ટિમેટ ટ્રુથ નજ કરવા જેવું છે ઇમાન થયા છે પચાસ ના ની ત્યાંથી આ બાર મદદ થઈ ગયો નથી ક્યારે પણ ચાર રિક્વાયરમેન્ટ જે છે સિલવાન ને બ્રહ્મચર્ય દુખ ના આપો સત્ય એવા જે બ્રહ્મચારી હતો ને અત્યાર સુધી એ હવે આવી ગયો મેન વસ્તુ મેન એટલે બધું મેન આવી ગયો એટલે બધું બીજું તો છે જ આ દે પક સાઈડ કરવાનું કે બધું બરાબર અકેરા કે ડાટા સબાવેલેક દુગ દેવાના ભાઈ તો કોઈ નહી કોઈ દુનિયા દેની ના ના યાર એક દુગ દે તો જો જરા ક્રોધ ભવાઈ જાતો સંસ્કાર ધર્મ મા બાપ ને બધેરા નહી જાણી જોઈ ને હું કરું એવી બીજું સામે થી નઈ નઈ બીજું સામે થી હેરાન નહીં કરેલા હેરાન કરેલા નઈ પણ થોડીક મજકરીઓ થઈ ગઈ હોય થોડીક મજકરી કરી હોય એવું ભાઈ નું છે બાર બારા ની છે તે આઝાદી ક્યા ને આ દેખાય કર્યો બોલું મને તો દેખાય અસર નથી કરતો હવે અસર નથી કરતો ખાસ તો કાયદા ને માન આપતા હોય વાંધો નહીં કાયદા પ્રમાણે જ ચાલુ જોઈએ ઘર નો કાયદો ના ચાલે પ્રતિક્રિયા કરવાની નઈ રહી થઈ ગયી પૂરેપૂરી હજુ કઈ વાર ઉભું થાય ખરું હજુ કઈ વાર ઉભું થાય છે ભાઈ ખરું ભાઈ પ્રતિક્રિયા પૂરેપૂરી થઈ ગઈ થઈ ગઈ તારી આપડે વાત કરતા જોડે કબૂલ કરે એ વાત કરેલો છોકરો કબૂલ કરે ૮દ્ય નૂ સકર� Trustee નુણૉ નુડ સામં સિઓ Woche નો? ને નુય નો... ન સઘજ જાય નૂય નો 1 ૎નો ખરંણ ને નો ના પરીક્ષા થાય કે આપડા આના ગુણ વધારે છે મને અત્યાર સુધી એવું લાગતું હતું કે હું એક રાખતો નથી યાર હવે ખબર પડી કે કોઈ રહેતું નથી કોઈ ચોટા જ નઈ તમારે બે હજાર પગાર આવતો વાળી ડાયો છે ને એવું શરીર ખરાબ હશે જય કોમૈ કારી કોન કા થા વે આવે બરાત કે આતી બરાત બરાત થી સંકેત થઈ ગયો કરે રી વાત એટલે સંહાઈસ બસ તે એટલા જ આ રી વાત કે જવું પડે છે કરવી જ પડશે તો જેવા શું નામ કાંતિભાઈ અરે કઈ કાંતિભાઈ મારે બગાડી પગલ ઉભું થઈ જાય નહીં પછી થાય ને લાવવો પડશે ને હું લાવેલું એટલે એને કઈ સંસાર લેવા દેવા નાગીઓ સાધુ અને બોલવાનો મંત્ર બીજા બધા બધા મંત્રો બોલવા દેવાય સંસાર વ્યવહાર બધા મંત્રિમંત્રા એ પણ અભ્યાસ રાખજો આપને ખબર પડી ને સાધુ આનંદ નહી છે ત્યાંથી પ્રગટ કરવો આનંદ બહાર છે નહી જે આયા પછી ના આવે પતંગ ઉડાતા લોકો ના ચશ્મા સુધી <laughs> ઉપાય અહંકાર કેવસ્થિત એજ વ્યવસ્થિત દાદા બધા એનો શું હશે એમ સમજાવ છો તમે આપડે થઈ જાય છે ભાવે થઈ જાય પછી જાય પણ આપડે રાજદેશ ના હોય રાજદેશ નહીં થવું એ આપડો ધર્મ અભાવ અને ભાવ એ પુત્ર નો ધર્મ છે દાદા ઉપર જે બહુ થાય છે માટે શું ઉતાર કરીને આગળ અને અત્યારે મોક્ષ જોવા તો એ લોકો ભલે રાખશે આ રાખતા જીજે બીજા રાખ ઉઠી જશે રા બે યાત્રા માણસ ને બધું નિરંતિચે આ કાઢી કે ભાવ ને અભાવ વ્યવસ્થિત આધી ને ખરાબ એની ઉપર આપડે જોવાનું એને વ્યવસ્થિત આધીન ને તમે તમારા રસ્તે જવા મારશું ઊભા દકલ કરો છો તમે તમારા રસ્તે જાઓ અને પૂરો ગા અભાવી જાય આપડે એવું સમજી જવાનું કે આપડે હા અભાવ ભરેલો છે ત્યારે નીકળે છે ના ભાવ ભરેલો હશે ભાવી બે કઈ રીતે બેન બઉ સરસ દીતરા કેટલા એકાંત દર્શન કરતા રોજ સાંતા ક્રુજ માં એક કરી દે અને દી મકવા હતા નીચે થી મુખી ચાલ્યા ગયા બીજા બધા ભાવ દેખાય ફૂલના દેખાય છે મિત્ર ફૂલ એને રસે દેતું હોય આપણે આપણે રસે દેતા ભાઈ એ આપડા નકલ ન કરે આપણે એના નકલ ન કરીએ તો તો તાતા એમાં આપનું સ્વરૂપ જોઈએ છે ને તો બહુ સારું થઈ જાય છે હા નથી વખત એનો غلط તો ભાઈ છે પણ બહુ સારી છે غلط છે ઠીક છે ભાઈ के ए, ध्यान करिये, निजी करिये, तो, तो दादा दा निरंतर जो कर પતિ માટે ઉત્તમ વસ્તુ રિલેટી બઉ ઉત્તમ વસ્તુ પણ રિયલ ચો નહીં લોક માં તે યાદ મળે માહ બહ ભાગ મળેલો કરે કૌશલિક ગુણ છે કેવા છે એનો આત્મા એક ગુણ નથી કૌતલિક અત્યારે ધણી કરવા માટે બાર ના રાખવાની श्री थे गया। थे तो बजाओ जो तू हिंदुस्तान आगे देखने तू, तो तू लग्न बदायु मे पति शिव बीजी कोई जगह तारी दृष्टि ना माना जे पति मैसे ब અને પતિ ને માટે શું તે પત્ની પ્રજા નો લક્ષણ અંધારી પ્રજા નો લક્ષણ એ લક્ષણ ના હોય તો આપડે જાણીએ કે અંજારી પણ છે કે જાય ગયું અનારી પણ રહ્યું આજે અંધારી આર્યાર આ તો કાર ના આધારે બધું બફાઈ ગયું છે આખો કેસ જ બફાઈ ગયો સંસાર સુધી બંને વાતચીત કરો કઈ હિંમત ભાઈ કરે છે સાંભળો હા અને નિયતિ વાત એ બંને એક ગણાય કે નજીક નું ગણાય વ્યવસ્થિત નિષ્ય બુદ્ધિ બધા શું થયું નિયતિ હતું કે એના તાબામાં એના ટાબામાં આ પ્રવાસ હોયા કરે વ્યવસ્થિત એ થતો બનનાર છે તે નથી બનવાનું છે તે જ બનશે મારા કર્મો લખેલું છે એ જ મારા સે આવશે એ બધી ખોટી વાત એવું નજારું બોલો ગુનો મોઢો હોય સર કેમ એક એક છોકરો મોઢો હોય સર કેમ એવું બોલી ને લેતો મારા કર્મ આવશે થશે એવું બોલી સંતોષ નહીં લેતો નહી ચાલો અને પછી એક્સિડન્ટ થાય તો વ્યવસ્થિત છે વ્યવસ્થિત વ્યવસ્થિત એ કોઈ નિયમબદ્ધ વાત છે ના નિયમબ નથી નિયમ બધું શબ્દ પછી રાખે ભગવાન તો <laughs> <laughs> <laughs> આપણે તો દાદા નિયતિ અને ક્રમબદ્ધ પર્યાય અને બે વખતે એમાં ફરક એટલો કે પેલા પ્રયત્ન કરે પછી વ્યવસ્થિત બોલાય પહેલા પ્રયત્ન કર અને પછી ક્રમ